તમે એક રૂમ માં બેઠા બેઠા જાણ કરશો સિદ્ધાર્થમાં અરે રૂમ ની બહાર બસ આમ આમ કરે કોઈ બહાર ના આમ થાય અવાજ થાય તમે શું હમી રહ્યો તમે શું રહ્યો નાનથી વિજ્ઞાન મગજ ને શું આપડે મેં અંદર બધા પેલા જન્મ આમાં બહાર છોકાય કોણ આવ્યું ખબર પડે એટલે જયારે બાય તમારાજી પૈસા નથી આવતા એટલે આપડે શું કરવાનું બોલાવાનું કેવાનું ઘર ને પોતાને પૈસા નથી પોત ભાવી કાંઈ ના ઘર સમજી આવું ના હોય તારે કહેવા ભારે ભાવ વધી ગયા છે એટલે આપણે જેમ જેમ કરીને નીકળું અને પચાસ કોણ ના માને તો મૂકી રહ્યા છે નાખવાનું સમજો ને અને પછી જાય પાછો સીધે ઘેર પાછો તો ત્રણ દેલા ગયો સાહેબ ને દસ તારીખ કોઈ પીજા આપો સાહેબ નહીં તું મને રોકતો નથી સાહેબ આપતો કોંગ્રેસ મોટા માણસ છો પણ હું શું કરું મારો ભાવ વધી ગયા છે તે સાડા મોટા માણસ છે તે ચાલે રહી કઈ પડતા અમારીમાં રજા લગાવી રહી મારે ત્યારે તારી કાપી લઈ જ્યાં એક આનો એવો રસ્તો નથી લેવાનો ઊંડાઈ કહે એટલે સાહેબ એ ગણ્યું કે અમે દબડા કે હું બધા પૈસા કે બે ઉઠાઈ ગયો તું હું જોઉ છું સાહેબ પૈસા પૈસા મરી ગયા છે એટલે ચાંદ મળ્યું એટલે સાહેબ પૂજા ધર્યા ઉભા કે સાહેબ નહીં બી દેખાય ચા પાણી પે પૂછી કરી ના ખબરો ભરત રાખી છે તમારા નંબર વધી ગઈ છે બેંક માં એકાઉન્ટ નઈ ને આપણે જાણ જો એ સુધાર્થના દર્શન ધો એ ધી એકદમ આવશે એ બધું સુધારો આપણે જમ્યા કરવાનું સમજે વડોદરા હોય એને અને વડોદરા એને પણ દર્શન કરી દેવા બધા જ હોય તો આ દર્શન કરી જવાનું અને અહીં કાલે કાલે આગળ જોડે આપણો એમાં થશે બીજું જ્ઞાની પુરુષ નો દર્શન કરવાથી એની પાસે ભક્તિઓ મારવાથી આ એમને જોવાથી એમને વેહવાથી વિધિ જાતર થી બધી ફેક્ટરીઓ છે એ પુસ્તકો નો સ્ટડી કરવાથી માત્ર તમે ખરેખર છો કે ભરત ભાઈ છો ખરેખર ખરેખર શું છો તમે ભાઈ મફત ભાઈ ખરેખર વખત પેલા તો શું માનતા હતા કે હું ખરેખર એવું માનતા માનતા તમે શું માનતા ખરેખર વખત માનતા હતા કે ઈગોઈ જ આમ બીજે સદી હોય છે તે કર્મ બંધ કરાવે છે અને નિધિ હોય છે તે આપણને સંસાર જવાજ નો બંધ છોડાવે છે એટલે નિધિ અંકાર રહ્યો દિચાર અહંકાર અને ચાર અહંકાર બંધ થઈ ગયો ચાર્જ એટલે નવા કર્મ બાંધતો એ બંધ થઈ ગયો અંકાર રહ્યો તમારો ચાલે જે નડતો નથી નુકસાન કરતો નથી અંદર અંધાર વગર વિચારે નુકસાન નથી કરતો તે અંદર ચાલે ગયો હું કરતા છું મેં કહ્યું એ જે કહેતો હતો કર્મ આધાર આપતો હતો તે કર્મ બંધાર તે સુધી ગયો સમજ વ્યવસ્થિત કરતા છે સમજાર મમતા ચાલી જાય ને એટલે હું હું જે અહીં છું તું આરોગ્ય જગ્યાએ મફત માં હું તો અસ્તિત્વ નતું જ પોતાનું પોતાનું અસ્તિત્વ છે ને હું તું જ પણ હું કોણ છું એનું ભાન શું હતું હું શુદ્ધ એવું અસ્તિત્વ તો છે પણ હું કોણ છું એનું ભાન ભરતભાઈ છું હું મફતભાઈ છું એને બધા હું શું દાખવા છું અસલ જગ્યાએ હું બેસી ગયો તમે ખબર બધું આ પ્રાંતિમ જગ્યાએ આરોગ્ય જગ્યાએ નથી ગયું પણ બેસી હું શું દાંત અને હું ક્યાં થયા છું એટલે શુદ્ધાત્માના આનંદ જ્ઞાન આનંદ દર્શન એટલે આજે આજે તમે વૈશ્વિક ધર્મ કે શીખ ધર્મ કે જૈન ધર્મ થી બધા મુક્ત થયા કોઈ મતમાં રહ્યા નહી આવે મુસલમાનો ધર્મ દેખાય ના દેખાય ને મુસલમાનો દેખાય અને સધર્મથી બોક્ત થાય સમજો ને એટલે બધા આત્મા જ જોવા નહીં આપણે બીજી બાંધો નું નહીં ભરવાનું મત મત આપી નહી આપણે આત્મા આપતી અત્યાર સુધી સી પ્રતિ હતી હું બહિર્મુખી આત્મા છું એવી પ્રતિ આ હું છું મગત ભી હું છું આ મારી છે આ બાળુ છે બહિર મુખ્ય આત્મા મૂળ અત્યારે આપણે આપણે સિદ્ધાર્થમાં સ્થિતિ બેસી એટલે આંતરરાષ્ટ્રમાં આપણી સ્થિતિ થઈ સ્થિતિ કઈ થઈ અંતર આશ્રિન્દ ગવર્મેન્ટ ક્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ સિદ્ધાર્થમાં છે તૈયાર જતા હોય ત્યારે જ્યાં સુધી ફાઇલ નિકાલ થયો નથી ઇન્ડિયન ગવર્મેન્ટ બે કામ કરવાનો એક ફાઇલ નો નિકાલ કરવાનો અને ફાઇલ ના હોય ત્યારે બી વાળ કઈ થઈ રહ્યું હા હવે ભગવાને કહ્યું હતું આ જ્ઞાન મળ્યા પછી નાની પાસે જ પડી રહેજો એટલે પહેલાના જમાનામાં શું કરતા સાહેબ કે ઘેરનું ઘેર થઈ અને ક્યાંક છોકરા છોકરા લાયક થશે છોકરો આવે ખેતીવાડી ફાપી દો કે દુકાન ફાપી દો અને હું મારી મારા આસમાન કલ્યાણ કર્યું એવું એ જમાનોમાં શું સમજ ને અત્યારે ઘોટવાડ વાળા અત્યારે તમે મારી પાસે પડી લો તો તમારે ફાયદો ગુમા કરે ખરેખ ના કરે ના આવે તમારે ફાયદો વાતાવરણ હોય વાતો મંગળવાર ની મળે થોડું એમ કરતા કરતા મુક્તિ થઈએ અને હવે એ તો સવાર નથી ને આપડે આપડે કુસંગમાં રહેવું પડશે ક્યાં રહેવું પડશે આજે બાજુ કુસે આજ્ઞા અને બીજું શું કહે છે હા એ રાત્રે આ જાતે કરવાનું શું તમને એ કે રાત્રે જ્યાં સુ નવ દસ અગિયાર વાગે તે ઘરે માથે મીસી અને આ દાદાનું નિધિ દાસન રહેવું જોઈએ શું રહેવું જોઈએ માફી ના જેને એટલે નિધિ દાસન થી એમની જે શક્તિઓ છે તે ફ્રી ઓફ કોસ્ટ ખેંચાયા શું થાય દાદાની જે શક્તિઓ છે આપણને ખેંચાયા કરે નિધિ દાસન કરવા છું ત્યાં આપણે નિધિ દાસન કરી અને હું બને છું સુધારતા સુધારું ધીમે ધીમે ઊંઘ આવે છે હા બે મિનિટમાં આવે પાંચ મિનિટ માં આવે દસ મિનિટ માં આવે નહીં કલાકાર હતો એ રીતે કર્યા કરજો સમજો ને એક માણસો રસ્તો ગોઠવણી કરતી હતી પછી એમાં ઊંઘી જાય ચાલ્યા કરે પછી ગોઠવણી કરી દીધે મશીનરી અંદર ચાલ્યા એટલે આખી રાતે ને આટલું ગઈ તમને આપીને ઉગાઈ ભગવાન ભગવાન શ્રીમા હોય ભગવાન બબલ દેખલે પરમાણિત પ્રકાશિત વાય કે આ કેનો દેખવાનો મધ્યે છે ને એકવાર નમવારી હંતા અને અરિયત દુશ્મન દુશ્મનો રે જરા હે કે આ દુશ્મનો સકો ઓજમાનાયો તદીકુ તદીકુ હે દીjate એ બધારે નવા દર્શન છે માદર દેવો આ દૈવો સે બધારવા માટે છે તરત આ જેમસ્કાર છે જે બિરાજે જ્ઞાતિકતિ પુર્યા છે રાક્ષસને ઇન્દ્રદેવ ભગવાન કહે છે કે બહાર ન હોતો ઈજો નિયમનો આયકારણ આદ્ય ભગવાનનો થયેલો જે આઘાતો થી કરી જે જે જે છે એને અંતે ગોતા તો સતી કરી આપ બધા જે કરીને આદરણીય ભગવાન પોતે આચાર્ય સાહેબ અને ત્યાર બરાબર રહેના આચાર્ય ભગવાનને નમસ્કાર પોતે આચાર્ય સાહેબ અને ત્યાર આચાર્ય બરાબર રહેના આચાર્ય ભગવાનને નમસ્કાર આ દોસ્તનો હું છે નમસ્કાર બોલ દેખાય જે સાચો જે કરી આજે સાચો બળ છે ત્યાર બરાબર રહે છે નમસ્કાર બસ નમસ્કાર સાધુમણિયા આપ બધા સાથે ભેગા થાલે તે ભેગા થઈ કે તે ધાની કે રિહા થાપુટી રે પાખામાં થપુટી દેતા દે કે બોયરા સાધુને નમસ્કાર બરોબર આપ સદ્યો ઓરા કે એનો લેખન છે જે ભજે રહ્યા તો નારાયણ નારાયણ કહેવાય છે જ્ઞાન નમસ્કાર નમસ્કાર એનો આધો રહેવા આજે જે આ વિષય કે પર આધારિત પરિસ્થિતિ કwanza della parla del presente eda molto la porzione che sta dando la narrativa e la tesi che sta in genere stanno proprio dire ma questo è mandato lo che ha detto ha quindi dire che deve averlo che è questo nostro modello dai જેનું ધ્યાન કરે થાય બગલાનું ધ્યાન કરે તો બગલો થાય બઉ ખરો ખાઈ ગયો અઘરું છે તમારે તને ક્યારે ખબર પછી દાદા પરમ દિવસ ઉપયોગ બે ભાર શું ફેર જાય એમને ઉપયોગ કરીએ તો કામ લાગે છે <laughs> ઉપયોગ વધે ની પરમાત્મા થાય શું થયું પેહલા તો અશુ હતો અશુભ હતો એ પણ ઉપયોગ ને તો આપડે કઈ કયા થાય સસરા મામા કહીએ કુ સુભે અશુભ ઉપયોગ છે અશુદ્ધ શુદ્ધાત્મા હું શુદ્ધાર્થ ના પેલો ભાડો પડે તો શુદ્ધાર્થમાંથી ખાઈ શું છે પૂછે છે દાદા દેહ ને લગતું જ્ઞાન બુદ્ધિ ના આધીન છે અને આ બુદ્ધિ ના કોઈ નથી આ જ્ઞાન ના દાદા ને કઈ બુદ્ધિ બિલકુલ નથી દોટ હેવિંગરેક્ટ લાઈફ દાદા દાદા આર ઇઝ હેવિંગ ડાયરેક્ટ લાઈફ તો કે આ બુદ્ધિ નું આવી રહ્યું છે કે આત્મા નું આવી રહ્યું છે એ બે નું સુદાપણું કેવી રીતે પારકવું બુદ્ધિ નું કે કે આ નોલેજ બુદ્ધિ નું બુદ્ધિ નું છે કે આત્મા નું છે એ કેવી રીતે સુદુબાડવું છે બુદ્ધિ છે ત્યાં આવી ગઈ જશે કે એન એન ધેર ઇઝ અ ઇન્ટેલેક્ટ ઇટ મિલ બી ડેફિનેટલી ગોઈંગ ધેર will be a going and when there is very high going and there આત્મા નું જ્ઞાન છે આત્મા નું જ્ઞાન આત્મા નું બુદ્ધિ એક મારી ફિલ્મ એક that religion is always temporary and now you give that you are siddhartha and that will be always permanent so your temporary belief belief has gone now the ego that related reality here is all clear is not happens there in my mind today to sambhav nikalte da to jalati nahi siddhartha to my joy joy de હોય <laughs> ને એટલા માટે કયું છે આ સરકારો મારી આવો તમે આવ ને શુદ્ધ આત્મા દેખાય છે બીજું ભોજના રહી દેખાય છે અને ત્રીજું શૌચાલય દેખાય છે ગુજરાત માં ભોજનાલય શૌચાલય ને ગલન આ દેખાય છે પાંચ વર્ષ દેખાય છે પૂરણ ગલન ભોજનાલય શૌચાલય ને આ શુદ્ધાર્થમાં ભોગવતા ભોજનાલય અને જે ત્યાગે છે એમ ભોજનાલયલામ જઈ ગયું તમને રાખો જગત એમ આવી ગયું ના સંયોગો પણ આપતી રીતે તમને આવું બધા ગમે તમે સોલ્વ કરી લો ગમે તે રીતે આ રીતે રાધા બીજી રીતે સીધી રીતે ચોથી રીતે કારણ આ બીજું આ તુજુ બધું સભતા થઈ ગયા ને અર વસ્તુ શું છે તે આત્માને થઈ ગયો મારી ભગવાન એકલા જ દેખાતા બીજા કેવજ્ઞાન સિવાય કોઈ દેખાય નઈ તે તમને દેખાતા થઈ ગયા ને આ કેવજ્ઞાન જ છે પણ આ પચાવ્યું પચેલું માસ જમ્યો અને ના પચ્યું અને બોલે એ તો એવું બોલે આ ત્યાગ થયો આ ત્યાગ કર્યો ત્યાગમાં ત્યાગ કરે નહી છૂટો નથી થયો ઊંચા ચડેલો છે ઊંચા ચઢેલા છે તમારી દ્રષ્ટે હોય છે હે હાથમાં નહી તક ના એ આપડે કહીએ તો નડે નઈ તો હાથમાં જતો ના એ તો સહયોગ છે એમને કહ્યું તું ખબર ભણ ના આવી ગયો ખોવાય અરે તરફ વચ્ચે જાય એવું કહ્યું છે પછી ભણ જ ના આવી ગયો પોતાની હમથી ચાલવાનું નક્કી કર્યું છે ને એને કોઈ ધારો છુટકાર નથી એ તને આપડું છે આપડે ગોડા થયા એટલે ઘોડા થયેલા ભાઈ કશું આ ઘરમાં ભૂખ્યા કેવી રીતે આપણે મને એવું કીધું કે કઈ પ્રશ્ન પૂછ્યો પાછું આટલું બધું કર્યું તો ચિંતા જતી નથી અને જ્ઞાન પ્રસંગે આજે રહેતું નથી અને આપે પછી કીધું કે સેપરેટ આઈ ફ્રોમ મા તમારે ઘર નો સેપરેટ લઈ દે એ જવા દૂધ એમ ક્રીમે ના પડે સેપરેટ દૂધ ના પડે દૂધ ના પડવું પડે એમ કેવું સેપરેટ યદા મક્કા વર્તા વેસ્તા ઉત્સં તે નિરંજન નિરાકાર અત્વા વેસ્તા ફરતો ફરતો ક્વાડમાં જતો વકીલાક્ત કરતો નિરંજન નિરાકાર તે નિરંજન નિરાકાર સંધાનિ ગુ તમને હવે આ 우જ્ઞા હોયું કલ્પનામાં થઈ જના આو કલ્પાવતને અરે આજે અત્યારે ટીકા કરી રહ્યા છે કે પેલો લોકો ને આ કલ્પવાનું નદી આવતો માથે ટીકા કરી હા તે બેટા તેથી મુજાએ તેથી જરા અને મેં પણ તે થી જે શાંતિ ટીકા બની ગયા એનું કામ થઈ ગયું ઓલું કે ઓફાઈ જ ને પવન પક્ષપાતી પવન પક્ષપાતી હોય લોકો પોતા વામતી વાંચી જ કેમ ચક્કર બહાર જ શું પૂછે રસ્તો માં એ શું કરે બધું સમજી ગયા દાદા કુંડા બહાર નીકળ્યા દાદા બસપાત નહી કરતા હા મને બાજુ પાસે પવન આવ્યો પક્ષપાતુ કરતો એવું એવા લોકો લાગશે લોકો જે છે ને જે વાળા લોકો છે ને એ પક્ષપાત કરે બીજા પક્ષપાત હોતો જ પેલા મહા ની અંદર દેવતાઓ કે આની રક્ષા કરે આ ની રક્ષા કરે એ લોકો ભગવાન ના બસ બસ ચાલો જય તો મારે સ્વચંદ રોકે તો મારે સ્વચંદ રોજ્યો ના તક પણ હું તો સદન કરતો ને આ લોક કસંદ કરતાની સમજાય ને એમ સમજે હું તો સદન કરતો ને આ લોકો પોતાની બાત બાકી વાત કરે પોતાની બાત બાકી કરીને વાત કરે બાત બાકી ને કોઈ જગ્યા છે માં ચિંતા વધારે વકીલાત કરે પોતા આત્મા આપડે જનતા મળવાની લોકો ને બીચાર ખબર આ બાજુ બધા જેટલા તમે પુસ્તક વાંચ્યો ને એમાં કોઈ પુસ્તક માં આપેલો નથી જેટલા પુસ્તક મેં વાંચે છે શું પણ આ વસ્તુ પામવા માટે પ્રયત્ન છે અને તમારે કઈ પુણ્યના આધારે તમને પ્રાપ્ત થઈ છે જય બે દેહ ના માલિક ના હોય તેની પણ જે વાણી ના માલિક ના હોય દેહ થી જુદા રહેતા હોય કાયમ જેના બુદ્ધિ ને સારા જોવાના પુન બધી જોઈ તમારા દ્વારા આ બધું અલૌકિક છે આપણું બધું હાલ જગતનું અલૌકિક છે કેવું છે માટે ભટકે છે આને માટે આ જાળવા માટે ભટકે છે બે પામી જાય કેવાય ને જયારે જયારે ટ્યુશન કરાવે તારે બે જાય છે ચોક્કસ નીકળે એટલે જ્ઞાન બિલકુલ એક્ટિવેટ છે એક ત્રણ વાર જ્ઞાન એને દાખવ લીધેલું અત્યારે કયા ગમે આવી ગયા ને સાત ઘણા છોકરાઓ છે ઘણી છોકરીઓ છે ગાળા બધા ભેગા થઈને અમદાવાદ કે આ કિંમત શું છે એટલી દ્રષ્ટિ તમારે મને અલૌકિક વસ્તુ મળી એટલે પછી ડોકિંગ ના રે તો આટલું બધું ગાયું આ તો હાથ માં મળ્યો તો હજુ કોઈ અમે કહેતો ધન્ય કઈ ગાયું આવું બધા બે દિવસ આપે આપી દે એવી પરિસ્થિતિ આવી છે બધ ચાદા પાડી પીધી નહીં કાલ તો કયા ગામના ગોરબી ના અબુ રે આ લેતા ડોન્ટ પીસ કરજો તો તમને ઉક્ત પ્રદાન કરજો હવે ચાલુ છે આ ટેપ થશે ના તો શું કરવાનું છે કેન્ટીન કરવાનું કેન્ટીન આવ્યો તો રહેતો